આખા બધા ધર્મ પાસ નું છે આદુ છે તપાસ તો આ જોવા આલી બગતાણી હોય છે કે બોલી દેશે ઊંડો થાય અને આ રે એ બી હા તો તીલાડા ગરુ દે કે બીજું ક્યાંક જાય બોલાયે ના આ જગ્યા નથી આવી તું જ દરગે પાછું ખરી દેવાતી એને બોલાયા પણ આ જગ્યાએ સીધી જ દરગે ના હું શું કામ મારું કરલા આને લેઈ કે તો ઓલાય જ છે કઈક ભંકે ભંકે આ સુનાવાતું નથી જ નથી કે આ તો એ જ છે કે આ એવું કે મને પ્રોબ્લેમ છે નીચે નીચે જે બધું કમ્પ્યુટર મેટની ખરાબ કરી ગઈ છે નહી ચાલે નકામા વાંકા દે છે વધારો કાગળ તમે રૂબરૂ તમારે કાગળ મને આપી જાઓ તો તે તમારે માફ કરાવો નહીં ભગવાન ને કરીને પ્રતિમાનુ સૌ કરતીમાન સોય પત્વિય સિય જાહ પત્ર ત્રિ મિં સિં સિં vaj સિં? ને સિં ગૹે સિં સિં સિં સિં શિં સિં સિં � બેટા ને હાથે ઉઠી જાય બાંધી જાય એ અમને દેખતા અમુક અમુક રજા ના માસે છે ને કેટલાક પોતાની જોઈ શકે નહીં ભગવાન ભગવાન ની જોવાનું કાય ને ભાગી જાય ભગવાન જે દો અમાર ભાઈ આવે ત્રા આગળ વધારે ને રિમોટ આવશે આ બધા સદોડા રહેવું કે દેવત્યા આ બધા છે કે સુતીકો જોમ અહીંયા દોગા કે જે આ તુ ભઈ કોની કેટલી કેટલી જે મહારાઉ તો મને મને હું કહેવાની શક્તિ આવે આ કહેવાની મને પર શક્તિ મળે જો જો તારી મતા આંબે કે એનો જે તરીકે છે એને આપડે વખાડીએ વખાણીએ કેવી સુંદર એ તમને પ્રાપ્ત થઈએ બસ આ નિયમ આ દુનિયા પછી એને પાછો પડે પાછો પડી આગળ આવો એજ ના થાય દવા દે ને શ્રદ્ધા એ હોય છે કે ના લખાણી ને પછી એની આગળ આવે એમ ના પતા શું એને વધીને એને ડિફેશન આપી દે એને ઉધાર કરતા બાકીને હેલ્પ શું તાર હેલ્પ આપે આવે આપડે ત્યાં તો શું કરે તો એક માર્ષ હોય ને પાછળ પડી ગયો બધા હોય બધા છોકરા ભાઈ હારમલ આવે છોકરા આવે તો એટલા પણ મારે મેં છોકરા બાપ બનાવી ચાર વાજ બરા ત્યાં બાપ થાય જ્ઞાન હતું ત્યારે વ્યવહાર માં તો સ્પર્ધા હોય ને બધા બધા હું તમારે જે જોઈએ આપું મારી જે સ્પર્ધા કરો અને આગળ આવી મને તમારેથી મને મારો ઘણું બધું જોવા તો યાદ કરેલા પાડી નાખી કોંગ્રેસ માં આગળ આવ્યો હોય તો એ નહિ હતા એ બતાવે બધા તો જો તમે નહીં સુધી એ લોકો લઈ ગયા અમારી સંચર પડે છે એ વાંચે ને મનતા આવશે ના આર્યપુત્રો હતો યુકના આર્જીન સુધી સુધી હતી રેડી છે કોઈ ફૂલ ફ્લેટ આની વિરમમ નું બોરા થઈ દીકતી જાવ આ તે નિય当て ગયું એટલે તો તે જે ચાલી ગઈ તે જે ના ને ના ખાતા ઘર ના માણસ દાદા તો થઈ જાય છે આવું કેમ એવું કરો બધા ભેગા થાય દક્ષિણ કરો સામુદાયિક રીતે નથી મળ્યો ભગવાન મંત્રો ભગવાન ના મંત્રો બધા બોલવા હંત્ર એવા હોય કે સારા સારા મનુષ્ય ઊંચા ઉચ્ચી પોતાના જીવો હોય પોતાના હિત મારે મંત્ર કેમ કેવાય માં આવે લોકો કે આપડે ન હોય વટા આપડી તે બધું આપડો નથી રામે રાંદા આપડો નહી નહી કે દેરા દીનો તો આપડો વનરે દેરા દીનો મટાડું હો મેરે કદ પોઈઝ દી કે વનર દીને આનો કઈ છે કે દેરા જુરા રાખે કે દેરા જુરા રાખે મંત્રો દેખાર છૂટાપણા નો અનુભવ આપણને રે આપડે તપવાનો અનુભવ રે સતા મેવેડો આપણે લાવવા છે મને સુજાગ ના મને ભાઈ જોવે સતા દે દે અમાર આપી તો મને આને એક લાવવું છે સતા ભાઈ મતા આવે છે હું તો જ રહેના તો કીધું અમાર આપી અમારે ચારે બાળકો કેટલા અંદર બાળકો પડી જાય કે રોજ લાવ્યા જમતો છે તણારે કે નિરાદી કોરા મેરન કે આબા ફોરાઈ મારોની આઈ ફાઈલ ફાઈલ ની તો ફાઈલ રહે તો બરાબર તો બરાબર જ આગળ આગળ આગળ પાણી હોય મારી વધારી ગઈ છે આબી તમને તપાસ હાજર આબુ વગર ચાલી રહી છે ભૂમિકા લાઈન બાજુ ઘટના કર્યા લાઈન બાજુ બાજુ મધ્ય હું સાત હજાર પાંચ અલ્લો આવે ત્યારે ગયો અલ્લો આવેલીવાનો અલ્લો ધર્મી દીધા કારણ ચાકી વાગે દૂધ આપી હોય પછી દુખાવો તો ઘરે જીત તમે આપો વેપાર કર ધર્મ વેપાર હોય ને વેચાણ નો ધર્મ હોય તો ધર્મ વેચાણ ના દાદા કાફી ઓછા આપણે ઘરે પતિ બને કર્યા ભાઈ કેટલા માણસો ને પૈસા જવાબ આવા ઘણા બને છે પણ થયું નથી ઇન્ક્ટર એવી નવાઈ લાગી કે અમે કોઈ દારો અખત્યાર કર્યો જ નથી એમ તો એમનામાં જે હોય એમાં હિંસક બળવા બહુકાને રબો એના વિબોને જોટે કા દુનિયા તો જાદુ છે બહુકાને રબો એ જો દાવા કો કપલી કરે વિના આ ગંદા દરબાર માં એ આ બોલા નું નું બોલા નું માન હિસા પાસે ક્વોલિટી હોય પણ ક્વોલિટી આ લોકો જે નો ક્વોલિટી પોતાના અહિંસા નામ છે લોકો માથા ભર્યા ને અહિંસા ના પેલા લોકોને માથા પડ્યા બહુ સારું કેટલાક લોકો આવું થયું હરી ઓ તમે ઓની નતિ ખરી બધી આ નિયમ દ્વારા કાઈ તો અનમ્યદાઈ નહી મને કોન્ટ્રેક્ટ આ નિયમ દ્વારા મારી બધી અને અંગ્રેજો તો કઈ ઠીક હતી પરવા લાગ આમ તો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 પંચાત્મા ના મારે ભગવાન માટે ભગવાન ના એનું કેમ વધુ પાછા ફરે એવી અનુભવ કરી આપણે ભાવના લાવ્યા કારણ કે તે લઈ ભાટામાં એટલા પૂરા કારણો ત્રીસ પાંચ તીર્ન ગયો નો પાંચ પાંચ નો ગયો આપે ને તેમાં શું કહું જાતના પાકા દેખાતું હા તો દેખાય આજે અત્યુ તો એ ધર્મ ઉત્તમ વ્યાસ ધર્મ પ્રાથમિક ધર્મ ઉત્તમ સાચી છે ભગવતા ભગવતા તેને ત્યાગી સાધી નથી પત્ની તેને ત્યાગી ને ભક્તિ સાધી ત્યાગમાં ભક્તિ કરવી સારી લગ્ન થયું બધા ને પોષણ તો કરવું જ છે ને આપડે લગ્ન થયું ઝઘડા હોય બધા આશ્રય ભાવના રાખે કે આશ્રય રાખે આશ્રય આપણે રાખવા પડે ઘરના બધા માસ લાગે નિરાશ્રી જ ના કરાય ઘરના બધા માણસ રાજી ખુટી સંખ્યા હતા નારા તમે લો તો અમારે વાંધા ને ક્યાંય દુઃખ નથી અને નહી તો આપડે ઘરમાં રહી ભક્તિ કરીએ બહુ સારો જેના જે ઉપયોગ સાથે ભક્તિ જયારે ઘર માં ઘરના કોઈ માણસ ને આપડા દુઃખ ના હોય ઘર ના માણસ છે કે હોય પણ આપડા થી એને દુઃખ ના હોય ત્યાગી નું કસોટી જ નહીં બધાની વચ્ચે નહીં તેલ નહીં બધાની વચ્ચે એને ક્ષમતા રાખવા નહીં ઉત્તમ ગણા નિકાલ ના થાય ને ત્યારે કઈક મહિનો તો પાણી જોવો જોઈએ પછી મહિનામાં મહિનો હવે ઘરે ધન તો ઉત્તમ જ કહેવાય પડે <laughs> <laughs> ખરેખર કિરણ જવું કે ખરેખર આત્મા રિયલાઈ કરવું જોઈએ ખરેખર નથી એને ઓળખ કરતાં આ કંડ્યુડાય આ મટનેઈ જાય નાનો વાવેર સંકટ અમાજનેઈ જાય અને ડેરી આરી કનો નારીકનનું ઉંધાઉ તો હવે આરી કનો નારા પર તેલ પીરાઈ હવે રે કદે નહીં કે ફુલિયલાઈ થકે ને હા કે ને ત્યારે એકડો બનતો હાકે ને બે ઘર બનશે તને શું લાગત કોણ કરો છો પાણી ની વરાદ આ ભાઈ પ્રશ્ન આજે કેવું છે બધા રાઈજી એટલે પરસેવે કી બહાર બિલેગા મોકૂતી પર એની પર કુછ જરૂરની બધી એક આંતનમ જાય છે બસ તે આની પાછળ છે હશે કોઈ ઓનોરીક હા પગાળલા જેવું વનરે અગરારી અગરારી જીલાની જીલાની બનાવી શરૂઆત તો થઈ ગઈ છે નથી અનાદિ અનંદર હા એન્ડ પડે કરું કેવું લાગે બોલે બનાવવું પડે છે અને ના જો ટાઈમ નું બનાવા જરૂરી છે તો લોકી પાટા ના તો કોરિર ફીર એના લોકી પાટા ના કારણ કે અજ્ઞાન્ય સંજાના વિચારન પર માટે નથી હોય ગોઈટ ક્રિયેટ બાય રિલેટિવ પોઈન્ટ ગોડ ઇઝ નોટ તે 12 બાય રીલેટિવ દિલામ ફોર એ તો વેલી દી પગની જે આતી રહેતી ચિંતા બહુ ગમે છે ચિંતા બહુ ગમે છે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 શાંતિ થી કામ પતાવી દો શાંતિ થી કામ પતાવી દો નથી <coughs> <Temporal. Temporal. coughs> ચર ટેમ્પરેચર છે ટેમ્પરરીમાં જાણવા કોઈ બીજો હોવો જોઈએ ને ટેમ્પરરી એટલે ભાઈ નથી ટેમ્પરરી જાણે છે ટેમ્પરરી ટેમ્પરરી જાણે છે ટેમ્પરરી કહેવાય ને કોને ટેમ્પરરી એટલે ટેમ્પરરી કહેવાય ટેમ્પરરી સંગ્રહ જાણનાર કોણ તો ટેમ્પરરી સંગ્રહ જાણનાર કોણ તો બોલ માન બોલ પ્રમાણ છે કોણ બોલના હી બોલ બોલ માન બોલ માન બોલ ના એ ઘરે ને સડે છે જો ને પરમેરન તક પરમેરન તક એ પરમેરન હોય તો એ ટેમ્પરની કેળા જેવું બને પરમેરન તો કોટન માં એ ટેમ્પર એ કોટન માં અનતો પરમેરન હા એનો કલર નથી નથી પરમેરન આ બધા લઈને કદાચ નવેરી ટેગ રાખવાનું આઈ ના ગરિયું ના આઈ ના ગરિયું ના કો પરમાયન કાપી પરમાયંત્રી કરેંતા દિવસ ગણગેરી બંધે જાય પછી ચિંતા ગણગેરી બંધી જાય ચિંતા ના દાય જીવન હોવ જોઈએ ના દાયક જીવન હોવું જોઈએ અતભેદ ના પા મતભેદ નાભાઈ ચિંતા નાય હું જુ હું ધંધું હું ધંધો બાજુ છે ત્યારે ત્યાર આગળ જવાનું આગળ જવાનું ત્યાર હશે ભ્રષ્ટાચાર જેટલો છે બધું ચાલે છે બધા ભ્રષ્ટાચારી ના હોય ના કરે ભ્રષ્ટાચાર કરે ભ્રષ્ટાચાર કરે ત્યારે ખબર નથી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 ખરાબ જ આવે ને ચા ને બદો ફાયદો થાય બદલે ફાયદો થાય બે હાજર થાય આપડે નક્કી રાખ્યા લોકો દુઃખા દોકા હોય તો બધા તો બધા જીઓ માટે દુઃખ જોઈ છે આપડે આપડે આવી જાય તરી પાછા કરી દીધી એકદમ કરી પાછા કે કરી પાછા આરે બધા આખી ચલે જાય ને બધા લાગે દેતા ને લે લે પર એને તો કરે કે તો અનક આવી